તો દાદા એવું સમજો છુ કે સુદર્શન થી કુદર્શન દેખાય છે તેનાથી આ કુદર્શન બહુ છે અને ડિસ્ચાર્જ બહુ છે આ દુનિયામાં બે પ્રકાર ના બહુ છે બંધ થઈ ગયો કરવાનું શું થાય જવાય કરવાનું ભાવુ કયા કરે અહંકાર નો મમતા નો સંસારના કપડા કપડા કાળી થઈ ગયા લોકો સુ કે ત્યાગ કરવાનો વસ્તુ નો ત્યાગ કરવાની પર મૂર્છા ના હોય મૂળા હોય છે તમે હોય છે મૂળા એટલે શું સમજાયું નહીં પૂછવા જ પૂછો બધું છે પૂછપરછ પૂછાય બધું મુખ્ય જવું છે નક્કી કર્યું છે પછી હાનિ થાય એટલે પછી આગળની ચિંતા કર હવે હાથા નીકળે મારે નાસ્તિક થયા લોકો એમ કે છે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 વેદ ને વધારે છે એ તો કે એ કે છે કે આત્મા તમે ઓળખો એ આત્મા એ કે ભગવાન માં ક્યાં છે ગીતા ભગવાન વસ્તુ આવતી નથી બહુ પછી એનો અર્થ એવો થયો કે વેદ સ્મૃતિ ઉપનિષદ એ બધા કરતા દોહન નું જે છે વસ્તુ એવું ઉપકારી છે તો ભગવાન કરતા નથી એવું નથી જૈનો નું અનાધિકાલથી ચાલતું આવે છે એ તો પેલો તીર્થંકર જૈનો માંથી પેલા તીર્થંકર થાય જુદું કરી આપ્યું છે એક આ પ્રત્યક્ષ માર્ગ છે બીજો પરોક્ષ માર્ગ બે માર્ગા પાડી પણ એ પાડવાનું કારણ શું બધા એક માર્ગ ના અપાય બધા એક માર્ગ બધાને કેમ કરી અપાયું જોઈએ ને થાય તેમાંથી આ લોકો બધા ના પહોચી પહોંચ્યા નહીં લઈ જાય તો પછી એ જે પેલા બીજા માર્ગ પાડી આપ્યો એ માર્ગે બે માર્ગ માર્ગ તીર્થંકરો પાડી આપ્યો તીર્થંકરો બીજો માર્ગ પાડી આપ્યો છે બીજો વેદ વાળો તો એ માર્ગ મોક્ષે જાય ખરા વેદ બુદ્ધિ માર્ગ पर होए तो बुद्धिभा રાતે શું કેરી દ આવ રાતે છે ભાઈ કશી શીખવાય નથી આપડો કોઈ શીખવાય નથી મેડ અને અપ્તા ભેગા કરવાના બારચાર્યુ એમણે શંકરાચાર્ય એટલું સમજી ગયા છે એટલું સમજી ગયા પોતાનો માર્ગ મિથ્યાતો નહીં આ મિથ્યાત્વ છે એટલું સમજી ગયેલા પણ અમારું સાચું છે ને અમને ખોટું છે એના માટે વાદ વ્યાજ કર્યા ખંડન ખંડન કર્યું અને વાદ વ્યાજ પણ અર્થ જ નહ મીનિંગ લેસ નહી આગ્રહ કરવો પડે કેવું કરે અને આગ્રહ ઘટાગ્રહરાગ્રહાગ્રહ એ બધું જ અજ્ઞાનતા સત્યનારાયણ આગ્રહ એવો હતો ને એટલે કરવું પડે કાળ એવો હતો આખું એમના મનમાં શું થયું જૈન હિન્દુ ધર્મ ડૂબી જુદ્ધ નું ખંડન કરવા માટે જૈનો નું ખંડન કેમ ના કર્યું જૈનો વગાડી જવા ફરતા બધા જૈન બનાવવાની ભાવના હોય એવી ભાવના તમારે રાજી ગુજિત થાય કરો તો મત આગે બુદ્ધો બતાવે બે વખત મોટું નથી બુદ્ધ ને બુદ્ધ નું મારી મારી મારી કાળી આવું એટલે આ બાજુ કે સત્ય રીતે માનતું નથી એ દર્શનમાં કોઈ જ મહાસાગર આવે નહી આ બુધ ના દર્શનમાં શું માને છે તે વખતે જે આત્મા હતો તે વાત કરતાની સાથે ગયો બીજો ઉત્પન્ન થયો શું કે છે બીજો ઉત્પન્ન થયો પેલો આત્મા ગયો અને આ બીજો ઉત્પન્ન થયો એવો એવો એટલે છે મોટા મોટો વિરોધાભા માવી ભેગા થાય બોલે બુદ્ધ ભગવાન સંપૂર્ણ બુદ્ધિ ની એમને સમય ને એને સમકેત અમે સંકેત આપતા તારા એક જ આખલો પગલું નાખ હતું તો પછી અમે સમકેત સમગી તો ક્યારે થાય તો કહેવાય છે સંકિત કોને કહેવાય છે પેલું વ્યવહાર સંકેત થવું જોઈએ વ્યવહાર સંકિત વ્યવહાર સંકેત એટલે શું કે આ બધા કયા દેવ સુધી મોકલી આ સ્ત્રી વાળા હથિયાર વાળા પિશુ વાળા એ દેવું લઈ જાય તો વિતરા એવું એને ખાતી કહે ત્યારે વ્યવહાર સંકેત થાય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 જગ્યા ઓળંગી ગયા જગ્યા ઓળંગી નથી જગ્યા જેટલે જેટલી કલમ તમે શેના આધારે કહો છો કે ઓળંગી ગયા છે છતાં થાય કર્મો પાંચ કલમો પાડે ત્યારે થાય એવો સિક્કો હોવા જે બાવીસ કર્મો પાડી બરોબર છતાં ઘર મા થઈ ગયો હવે એનું એવી રીતે સામુ લઈએ કે સુખી માણસ એ લોકો એની સામેનું લઈએ દુખી જોયો હવે સુખી માણસે થાય ગૌતમ ને બહુ વેદના થતી હતી વેદના માયા છોડી ને એટલે સુધારી ને આપડે જોઈએ તો છોડી દીધેલું અહિંસા ને હેમસ્થાન અહિંસા ના સામ્રાજ્ય વગર કોઈ ગાળું પરમાત્મા કોની હિંસા કરશો કોને દુઃખ દેશો સંસારમાં શીખી દઉં હોય તો ધર્મ લોક ધર્મ પાક હોય ને તો બે દક્ષા અમલ રહ્યા છે કોઈ ને ચિંતિત માત્ર કોઈ જી માત્રા બાજા બધા છોટા બધા રમા થી બધાનું ચાલતું પૈસા કરોડો રૂપિયા સુકા આપડા લોકો આવું ફળ છે ને જમા જાતે થઈ ગયા પાસે ભૂગ્યા ભેગા કરો નથી પૈસા તો જ આવે તો દરેક ધર્મ સંસ્થાઓ એવી થઈ ગઈ છે કે પૈસા ભેગા કરી કોલેજો ભાગવી હોસ્પિટલો કરવી આવું અથા જેટલો સમજાય તો કરો પછી ધીમે ધીમે વિગતવાર વધતી જાય ધર્મ બને એમના હાથમાં છે હાથમાં નથી આપણે હું કોઈ આક્ષેપ નથી કરતો એમના હાથમાં નથી પણ વિગત હકીકત જે બની છે એ બોલવું તો બોલે ને વ્યવહાર માં એમના હાથમાં તમે એવું જાણતા જાણતો આ બધું બનાવતી છે તો આ મહાદોષ છે હવે તો એની સમજ પ્રમાણે બોલે સમજુ બોલે બધા સરખા છે એક ડિગ્રી બે ડિગ્રી થી એક ડિગ્રી પર દેખાય જેવું દેખાય એવું ત્રીસો આઠ ડિગ્રી બધું સરખું દેખાય છે એમ કે છે શું સમજ ને દેખાય ના ભોગવું પડે ના ભોગવવું પડે ના ભોગવ કે જરૂર મે બીજી <laughs> કે આપડે શું કરવાનું હમણાં જીએસટી શું નહી નોંધ કરી બીજી બોલ્યા વાત તો આગળ છે ને એના જેવો ના સ્વભાવ છે મને આવું કે ગાડી બહુ ફ્રેન દેખી આગળ આપડે નોંધ લઈ અને પછી કહીએ આપડે આગળ વાત કરો એ બરોબર છે એ બુદ્ધિ બતાવતી હોય કે ધંધો આમ ખરાબે ચડ્યો આમ ખરાબે ચડ્યો છે આમ કરો નહી આમ પડી જશો એટલે તે વખતે અથવા કરી દીનુભાઈએ બેસી જવું તો દીનુભાઈ સમજ કેવી રીતે પડે કાઢી ડખો છે સાચું કેવું છે બુદ્ધિ આપણે બે વાગ્યા સુધી મારે બે વાગ્યા એ ખોટી બુદ્ધિ પછી બે વાગે ટાઈમ થયા પછી આવે તો પછી આપડે પૂછવું તમે સાત વાગે છો સાત વાગે મારે ફળ દેખાડો ફરી દેખાડે સાચી અને કામ તો થવાનું છે બુધી થઈ ગયું તમારે બોલાવી નહીં જવું પડે ક્યારે મેરે જાય ને પડે તમે વધારે કરવાનો ક્યાંથી ને આવશે પણ આગળ કારણ કે બાબુલાલ વિચાર આવ્યો નથી અમારી વાર જવાબદાર એવું તો લાગતા વળતા હોય તો હિતકારી જે માણસો ઓળખી આપણે એટલું એટલા નઈ લાગે દોસ્તાર લાગતો નહીં વાંબી જે વરણ માગી થયા આપે ને તેમ વર્માગીરા તમે આપણે લાગે બરોબર તમે વર્માગીરા ઘણા મળે છે અત્યાર સુધી નો મિત્રો એવો છે કે ખોટા ફંભાઈ મારીએ છીએ બાકી કજુ કરતા નથી અને કજુ આપણા નથી બીજા બીજા બધું ને બધું નફા ખોટું લેવા પગ ભાગ્યો હા હમ કર્યા છે કુદરત ગુજરત નું કામ કરે હા હું નહિ મારા દર વર્ષા ખોટું છે ત્યારે વાળી થોડી કરી આપડે એનું માનતા રાખવું છે પણ બધું જ વ્યવસ્થિત ને આધીર છે તો મારા ભગવાન આમ કરીને બેસી ગયા ના એ બુદ્ધ થઈ ગયા કે બેસી ગયા જે બે જો એમને વ્યવસ્થિત લાયા ત્યાંને વ્યવસ્થિત લાયા તો નહીં તો એ તો બેહો તો ગયેથી ઉધાર હોય ના ના રે વિધિ પૂરી નથી થા દેતો કઈ કુદા કુદ કુદ કરે અમે મારી વાત ના દે વિજે ને જનતાને ધમાયા છે સાબ મારી મંત્રી થાય છે એ દિવસ થી એવું એવો કઈ વિચાર આવ્યો કે ભાઈ આ પુષ્કળ વાત દાદા પાસે ના કરવી बाकी बीज विचार કોઈ ધંધામાં ભય વગર નથી કે છણે છ બુદ્ધિ ભય ના અધી માં જ ચાલ્યા છે આપડો હિસાબ છે પણ તું જાય